દાદા ઘણી વાર નવરા થઈએ ને ઘરે એમ થાય કે હવે નવરા છે તો મગનભાઈ ને આવી ગયા ચાલો થોડો સત્સંગ કરી આવીએ એમ અહિયાં આવી જ નિરંતા સત્સંગ હવે હવે બહાર ની બહાર નું વાત નથી બોલો દાદા અમારું પેલું મગજમાં ધ્યાનમાં રાખજો તમે કે દાદા કામ જ આવ્યા કરશે મહિને મહિને બબે મહિને બરોબર બધું બધું આ કરીએ જામ જ્યારે કરીએ એવી ભાવના થાય આમાં કેમ આપવા કેમ આપવા નથી આપવા એટલે ઘણી વાર એને જવાનું છે અમુક નથી આપવું તો નહીં નથી આપવું કચે કરીને આપવું આનંદ થી જાય બસ એટલું જીમીટ નક્કી મનજ મોટો બરંદર હમ બરાબર હવે બોલ બે રેકોર્ડના કેતે ઈ એટલે યાને કહે કે બરાબર આપો આપો એમ કે શું ગરના તો પછી ડાયા કોરીવા નું થઈ જાય તો કાઢી નાખવાનો તમારા આશીર્વાદથી હા તમારી <laughs> છે <laughs> બે વખત એટલે ડબડબો લતો હતો મન ને મગું પૂછીને કરવું કારણ કે ભગવાન માં ચોખ્ખું જોયે ક્યાં પહેરી દારા એ 6.5000 ડોલર ની મીટી તો એમ જ બે દિવસ માં ક્યાં કારી પડી ખબર એ નથી એને હા બરોબર થઈ ગયું લાવતા આવી ગયો લાયેલા એ લાવેલી મારા માટે પહેલા બોલતો એના મેચાતી લગન એનો પિયર લગન ની બેઠી તો આરો એનો શું છે ખબર ઉંતર આયા શું નામ છે તો નાનેથી મોટી કાંઠેલી એને પીત હા બરા વાત છે એટલે કા લઈ જવાનો મન થાય કા બરા ભાઈના કાંઠે દાદા તો બધું મારો મારી જવાબદારી પડી જાય ભાઈ ભાઈ બે ભાઈ મ અને કાંઠે કાં બે હજુ તો ત્યાં બાકી પણ તો થી વેટર ફીની દી દીતી હા કઈ છે કલા વાઈકરા 100 100 હા 67 માં લીધી લીદા દાદા કારણ કે ચોખ્ખું પાંચ નો હોય ડોલર નો પચીસો ડોલર આજે ટાઈમ કોન્ફરન્સ છે બબુ તુカリ કુછ તમારું આવે આવે આવે બધે લાવેલા દાદા બબુ મને જઈને આગળ લઈને ચા પાણી કરવા જવાનું આવવું દાદા આ ભાગ્ય તાળી આ નીકળું પડ્યું આ ભાગ્ય તાળી દાદા દાદા તને તો ખાલી બેહડે ઓવારવા ફારે ચંદ દાદા તો કિંકંકાસ છે કિંકંકાસ કઈ નથી જો આવવાનું છે ક્યુ છે દાદા જો આવનું છું પણ આમ ભવે છે તે ભગવાન હોય તાર વિચાર આવ્યા વિચાર એકાદ દસ હજાર આપી છે પછી એનું મન આ બાજુ કરવું પડે બોલો પણ તમારું બોલેલું ચાલે આપણું બોલે આપડે अपने जाते लिवाने तार बहुंच बेए अध्या रस्ट्राइब दोन्रट आपने के लिए यहारी तो रखो अध्या तो रखो तो रखो तो रहा जो जो शेश्ट पूल बहुरो बाद छे ना वहार जो आपने बात नाखो ना युट को नहीं ना पाने देड़ ની ની ભાભી કે મગભે આપે છે આપડે કઈક આપો એવું કે ભાઈ નું મન તો બઉ મોટું છે ભાઈનું મન તો બહુ મોટું છે પણ ગટર માં જાય આપડે મન તો બહુ મોટું છે બહ ને પૂછવા જાવ આપી દેવો તમે શું પૂછવા જોઈએ અમને તમારી જ નહીં કે આ લોકો બધા આપે છે ડાટા માંથી એટલે હું નથી વાત કરતો અમે તે આવરણ અધ્યક્ષા થાય છે ત્યારે મને આ બાજુ આવેલ પાંચે ડોલર પાંચ પાછું છોકરા ને બે વર્ષે બાકી રમતા મોટું છે હાલુ મીલવાનું છે કેજો નીલ કરવાનું છે કેજો કરવાનું કારણ કે જોયે બરોબર બરાબર પ્રશ્નો પ્રશ્નો એવા જોવા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 લખા એટલા હોમિયોપેથી અમે દીના આ રહી ની મને દેસી ને કે બે ઓ નંબર લાગી ગયો આય દેખ એને ઊઠાય વર્તા એટલે કોઈ અહીંયા જ રહે છે ઓકે એની ટીક્યા પણ નથી ટીક્યા ઓકે આ લે લે લે લે બરાબર તમારું કામ થઈ ગયું તો કોઈ પણ ભાઈ લેવાનું ભાઈ લો કેમ ત્યારે ધ્યાન કહેવાય એટલે ધ્યાન કે ધ્યાન રહ્યા કરે મનમાં બોલે રહેશે બે હાજર સુધી બઉ માથા ના ખબર પડે મહાત્મા કેટલા વર્ષો સુધી ભવિષ્યમાં જામ રેસે અમારી સાથે દરેક મહાત્માઓ જ્ઞાન ત્યાં સુધી જામ રેસે ના મહાત્મા એ તો બધા બધા આગળ પ્રગતિ થઈ જાય ને ज्ञान चालसे આપણી પેઢી થી ચાલશે કે નથી કેવું નથી ઘરે રમાબેન રમાબેન બીજા છે ને भक्ति करना शु लाभ थे बीजा मना रही अपने सारा कार्य म रे પુણ્ય બંધાયો હોય સગત પુરુષ હોય તો મોક્ષ થાય એલીઓ ઓરીઓ ઘણું છે કે ચોક્કસ રાખી બોલે છે ઘણો વ્રત તે ઉડે જશે આળો વ્રત 12 છે એ આજે સંસારી હોય ને એટલે ઘર બાર વાળા એ લોકો માટે આનું વ્રત એ માં વ્રત ન કેમાં થાય ઘણી ઘરે બોલવા જેવું થોડા ડરા તમે એનમેળા ફિટ થઈ જાય એટલે ક્યાં જતું જાય ગેડ ભઈ જઈએ બાબા ગેડ ગેડ થઈ જાય પહેલા દાદા હું કે ગેડ થઈ જાય ગેડ બોલ બોલ કયા કરતા આ કોણ બોલતી આવું બોલાસ કે પછી એમને કહ્યું તમે સુધાર્થ માં બોલો છો પણ તમે ચોખ માં ખુરશી નો ખાઈ અને બેઠા હોય હું શેરી છું શીરીજ સુ બોલો લોક ભેગા થાય કે તું ક્યાં બોલ બોલ કે જાતે બોલ બોલતા આપણે ના બોલવું આપડે જાતે બોલે એ તો સંભળાય નઈ લોકો એમનું આપડે નામ લઈએ ભક્તિ કરીએ તો એમને તો ખબર ના પડે કે આપડે થઈ ભક્તિ કરીએ છીએ પ્રત્યેક હાજર હોય તો એને ખબર પડે કે આપડે ભક્તિ કરી પછી જ્ઞાની પુરુષે કહ્યું કે તું તારી મારે રામ બોલું કે ફરણ બોલું જ્ઞાની પુરુષ તારી કે આ કીટી કીટી બોલ તો સરસ એ કહેવાય શબ્દ ચાલે રામ શબ્દ કરતો બાકી નહી તો કામ કરવું હોય તો જ્ઞાની પૂછકાય ખીટી ખીટી બોલા કર્યું એ એકાગ્રતા કરે આ જાતેજ્ઞ શું કામ કરે એકાગ્રતા કરે એકાગ્રતા વધારે શાંતિ રહે જગ્રતામાં દુઃખ થાય ખબર આવી નથી આવી અમેરિકા માં અહંકાર અહંકાર વિલય કરવો પડે જ્ઞાન આપને ખુબ એવું નહીં કોઈ કોઈ કરી ના શકે એવું ચમત્કાર ની ભાષા ઉડી જાય બહુ ભય ને બધા આવે બધા આવે લાખો માણસો પર પ્રભાવ પડે જો આપણને ત્યાં કરું મુંબઈ પહોંચવા માટે પંદરસો વાર બદલો લેવાનો આવતા રિફંડ છે હા પુન્યા ની પણ પુણ્ય હોય તો વધારે આપવા ના હોય તો નઈ શું કરે કદાચ પુન્યા ની બંધો પુણ્ય પુનિયા ની બંધો પુણ્ય ભાઈ પૂછે છે ભગવાન નો ભગવાન શબ્દ ક્યાંથી આવે એનો અર્થ શું ભગવાન ભગવાન એટલે ભગ એટલે ગુણો અમુક ભાગ્યવત હોય બગલા હોય મોટરો હોય ગાડીઓ હોય ત્યાં કે ભાગ્યવાન જો ભાગ્યવત ભાગ્યવતું બધી ભાગ્યવાન થઈ ગયું એમાં ભગવતું બધી ભગવાન થયેલું ભગવત એટલે ભગવત ગુણો જે હોય છે આ વિધાઉટ માય મામતા કોઈ પણ પ્રકાર ના હોય તારેઉટ માય આય વિધાઉટ માય ગોડ કોઈ પણ માં થઈ શકે છે કોઈનું નથી મારી ને હાય વિધાઉટ માય ગોડ મમતા છોડાય મમતા છૂટે પછી જે આવી રહ્યો ચોખ્ખો ભગવાન જ કહે ઉટ માયું પ્રભુભાઈ કે છે પ્રકૃતિ બરાબર સમજાઈ નથી પડતી પ્રકૃતિ સમજાવો સિદ્ધાર્થ ના સિવાય બીજી બધી પ્રકૃતિ જે જે કરે છે એટલો જ કે પ્રકૃતિ અહંકાર સહિત છે એટલે વ્યવસ્થિત ફેરી નાખે અહંકાર થઈ જ છે ના હોય તો વ્યવસ્થિત છે બરાબર માઇનસ અહંકાર ઇક્વલ્સ ટુ વ્યવસ્થિત શક્તિ બરાબર અહંકાર અહંકાર અહંકાર ડખો કરનારો છે ને તમારે ડખો કરવા કોઈ છે દરેક પ્રકૃતિ જુદી ના હોય તો પછી સંસાર કેવાય છે દરેક પ્રકૃતિ જુદી હોય પ્રકૃતિ એક થવી જોઈએ હવે જમવાનું હોય તો એટલા ટાઈમ કદાચ જમે બીજું બધું ખબર ના પડે પછી હલફા દેખાય ને મોડ અમુક પ્રકૃતિ આપણે લઈ ને જન્મ્યા હોય અમુક પ્રકૃતિ આપડે લઈને જન્મ્યા હોય લઈને જન્મ્યા હોય નથી જન્મ્યા ત્યારથી જેવી પ્રકૃતિ લઈને જ આયા આત્મા પ્રકૃતિ જોડે હોય એટલું જ બાકી પ્રકૃતિ પ્રકૃતિ પ્રકૃતિ ક્યારે બંધાઈ ગયા કાર્ય પ્રકૃતિ બંધાઈ છે કાર્ય પ્રકૃતિ એટલે ફળ આપતી પ્રગતિ એટલે આપડે પ્રયત્ન કરવો જોઈએ ખરાબ વિચાર આવતા નથી ખરાબ કરવાની ઈચ્છા થતી નથી નિંદા કરવાની ઈચ્છા નુકસાન કરી જાય તો લેગો કરીએ દાદા બીજે બધા સત્યક માં જાય પણ ત્યાં કોઈ વડા પર નૂર દેખાતું ને તમારે બધા માથા નેખાય છે ભાવકર્મ જુદું દ્રવ્ય કર્મ ના આઠ નવકર્મ ના નવ જોઈ નુર્મ મજા સ્વામી ઓ નું સંતોષાનંદ આપે છે શશિકાંત કે છે આ સ્વામી ઓને સંતોષાનંદ નામ આપે છે ને આ સ્વામીઓને સંતોષાનંદ નામ આપે છે ને સંતોષાનંદોષ સ્વામી હોય ને સધુઓ આચાર્યો એ લોકો ને નામ આપે સંતોષાન નિત્યાનંદ હા તો નામ આપું સંતોષાનંદ નિત્યાનંદ આત્માનંદમાનંદ શબ્દ તો બોલો કે જરૂર છે તલા વિઠલભાઈ પૂછતા જવસ્થિત શક્તિ ને પ્રકૃતિ એમાં જોર કોનું વધારે પ્રતિદિન પ્રતિદિન જે તે દે દે જાય તરું ને ભલામાં હતા ગોાળું બોલ આપડી પ્રકૃતિ નવ સાડા નવ દાદા વિઠલભાઈ પૂછે છે તો અહંકાર ને જોઈએ ને આ દાદા નાન લીધું એટલે અહંકાર હોય જ નઈ ને ભેગા પેલા એના માટે પ્લે અમુક જગાએ ના જતો હેલ્પ લેવી પડે બધી હેલ્પ સારા આવું અંબાબેન ના અને હું છે મન ના ડોક્ટર છું માનસિક બધી બીમારી માટે ને તમારું નામ છે કનક છે તમારું નામ છે તો નહીં કોણ માય કે મને ખબર નથી જયેન્દ્ર ચા એટલે તમે આ તો તમારું નામ છે ડોક્ટર તમારી ડિગ્રી છે તમે કોણ ઉપાધિ જાય તો સાચું આ કાકા ના ના કોઈ પણ માણસ ગાળો ભળે તો ખરાબ વિચાર ના આવે એમના ગજામાં ચોરી જાય તો ખરાબ વિચાર ના હતો એના માટે બિલકુલે ખલાસ આ બધા ને ખબર પડે તમને ખબર ના પડે કારણ કે દ્રષ્ટિ ને સભાઈ દ્રષ્ટિ ખાસ બેસાડી આપો બેસાડી આપો દ્રષ્ટિભાઈ ની તમારી ભલામાં જયેન્દ્ર ના જયેન્દ્ર નામ તીખું પછી પાંચ કરોડ વર્ષ થઈ ગયા હશે એમ કેવાય છે કે પાંચ કરોડ વર્ષ થઈ ગયા હશે એમ કે વાત હા છ કરોડ વર્ષ એમ નથી પણ તું ખ્યાલ નથી હશે ખરું પણ ખ્યાલ નથી એમ કે બરાબર છે એમ કે કુંભાર જ હશે કોઈ કે થવું પડે ને એમ કે સાયન્ટિસ્ટ મને કહ્યું કે તમે ભગવાન માટે કેવા આવું કહો કે ભગવાન ક્રિએટેડ નથી બિલકુલ વધારો નથી બોલતો પણ તમારે ભગવાન ક્રિએટેડ છે પણ લૌકિક રીતે વિજ્ઞાનથી બહુ થયેલું હતું કે ધી વર્લ્ડ ઇઝ ધી પટલ એટલ આવું જોઈને કહું છું કે ગપુ ગપુ છે નહીં કારણ કે ભગવાને બનાવ્યું હોય તો બનાવે ને તો એને કર્મ બંધ થાય અરે જગત મેં પછી રહે ફરી પૂછ્યું મેં કીધું ભગવાને બનાવ્યું તો ક્યારે બનાવ્યું ત્યારે ચાલ નથી માનતો ત્યારે પણ બનાવ્યું એટલે એની શરૂઆત થઈ ગઈ છે બિગિનિંગ થઈ ગયું ભગવાન ની જરૂર છે ભગવાન ની જરૂર નથી વગર સમજી બાફી મારી રાખો કેસ બધા સાધુ થતો બધા ભગવાન જે જીવને આમ આથળાવીએ ત્રાસતા નહીં એને ના મારો આમ ધરુજી જાય ત્રાસી જાય એને ના મારો જે જીવો ત્રાસી ના જાય તે ખાઓ નિરાબી બોબીન લાલ ઘઉં ચોખા બધું ખાવ એ ત્રાસ પામતા નથી એ જીવો તો છે પાણી નાખેલ બાંધે ઉપર તો બસ લાગણી દેખાય હા તમારે ભાઈ ને સમજવી પડી છે દાદા ચક્રા કરે છે આ ચક્ર ક્યારે મટશે એમ ક્યાં ચાલ્યા કરે છે એમનું ચક્ર ચાલ્યા જ કરે છે બધા ચાલ્યા કરે છે ક્યારે મટશે થોડે છે <laughs> <laughs> <laughs> <laughs> ભય લાગ્યા કરે ત્રાસ થયા કરે જાત જતા ભાઈ લાગે આમ થઇ જશે એકતેમ થઈ જશે આમ થઈ જશે એકતેમ થઈ જશે ઉપરી કેટલા બધા ભગવાન ઉપરી એની બધા કેટલાય બધા ઓફિસર ઉપરી ઉપરી નો ભેગો થઈ જ નાગજીક કયું મેં તવા ઉપરી કોઈ નઈ થોડું ભાગ જો वैज्ञानिक રીતે દાણા જેવો જગત છે આ જગત આવ નથી આ લોકો ગમે એમ મને અકલે સાતન છે એટલે એક અકલે સાતો નથી આ એ તો બે જલી બેઠા છે ને છોડતા જ નહીં સારી વસ્તુ ની છોડે કે સારી વસ્તુ જ એમ કે ના છોડાય સારી વસ્તુ છોડો ગોદો ગોદો માર માર નથી આવડી જો મરા દે જાય